રીત ચલી આઈ હા એટલે પછી મેં કહ્યું ડાક્ટર આપ્યું ત્યાર પછી ડાક્ટર સમજ આપડે એટલે મેરેજ હતી તો રાહ જોવી પડે છોડાય ન કોઈ ચીજ ની જરૂરત ના જે માગીએ આપે છે તૈયાર જી માંગો જે અમે જેટલું બોલાવીએ એટલું તમારે બોલવાનું વિચારવાનું નથી વિચારી નાન બગડી શકે પેલે તમને બધા કે મારે તમને હશે પાસે વારે છે એવું કે બોલાવું નહીં એટલું બોલાવું બીજું કઈ વિચારવાનું જ નહીં હૃદય શો દોડે નાસ્ત બાજુ ને પૂરું ફળ આવે એટલા માટે ખેંચ્યા નથી ને અમારે બોલાવું એટલું શબ્દ બોલવાનું જુસ્તી બને એટલું અને રાત્રે અમે જેવું કહીએ કે રાત્રે સુઈ જજો તે પ્રમાણ થઈ વિચારવા પડી જાય વિજ્ઞાન છે હું જેટલું બોલો નઈ એ તમે બોલો તો ત્યાં આગળ આત્મા પર્યાય કેવાય પર્યાય છે આ સૂર્યનારાયણ છે ને એમ સૂર્યનારાયણ પ્રકાશ નામનો ગુણ સૂર્યનારાયણ દ્રવ્ય કેવાય વસ્તુ કેવાય પ્રકાશ નામ ગુણ કહેવાય रे जन बहार पड़े पर नाश hmm. ना थे पर नाश थे गुण नाश नाश न दादा द्रव्य कर तो अर्थ वस्तुए कर तो यह अर्थ एव कि आत्मा अवकाश है जगह रोके खरु हे अवकाश खरो जगह खरी द्रव्य ने तो जगह हो कार आकार द्रव्ये द्रव्ये आगार आगार द्रव्ये, द्रव्ये है। के ज़्य, आकार निरा निरा आकार नि निरा પ્રકાશ કેવું થાય પોતાનું અસ્તિત્વ છે અસ્તિત્વ છે પણ અવકાશ ને રોકતું નથી અવકાશ ને પોતે પણ રહે છે કારણ કે સાધારણ ભાષામાં તો દ્રવ્ય ગુણધર્મ ખરો ને કે અવકાશ હોય હા આમાં દ્રવ્યોને અવકાશ નો એ દ્રવ્ય તો આગ આપડે દ્રવ્ય કહીએ છીએ અહીં જે દ્રવ્ય કહીએ છીએ વસ્તુ ને આપડે દ્રવ્ય કહીએ છીએ પણ વસ્તુ સમજણ ના પડે એટલે દ્રવ્ય બોલીએ છીએ આપડે तो आज तमें हो से। आज नित्य मूपी क्यू एक आणु आ जगत में वाक्य दिखाई बुपी એક જ તત્વ બધું આંખે દેખાય છે તત્વો દેખાતા નથી આપણે દ્રવ્ય કહ્યું છે વસ્તુ થાય હું સંપૂર્ણ શુદ્ધ છું ખરેખર શુદ્ધ છું કોઈ દાડો અશુદ્ધ મારા આવી જ નથી સર્વાંગ શુદ્ધ છે બધા અંગે શુદ્ધ છું મારા પોતાના ગુણધર્મ એટલે જ્ઞાન દર્શનાદી અનંત ગુણો થકી હું સંપૂર્ણ છું સર્વાંગ શું અનંત જ્ઞે જાણવા પરિણામ અનંત આપણું જ્ઞાન તો જ્ઞાન જ છે પણ જાણવા માં પરિણમે નહી કેરી ની આજુબાજુ જ્ઞાન ફરી કેરીની હાઈટ કેટલી લંબાઈ કેટલી પડે કેટલી બધું એનું મેજર शे, शे। ना तो एक तो ना ने कारण बदरी वे प्रकाश बदेज फरिवरे ज्ञानी जी अर्थ एवं ज्ञान ज्ञान ज्ञानी जापन्न थी क्योंकि क्यों रूप थी गए ક્યારે તૂટી પડી તારે એવું થઈ ગયું કારણ વસ્તુ અનંત્રશ્યો માં પરિણમે અનંતી અવસ્થામાં સંપૂર્ણ દ્રશ્યોમાં પરિણમે આ બધા જોઈએ પણ તેથી કરીને બધી એવી અવસ્થા થઈ જાય પણ તેથી આપણે શુદ્ધ જ છે એમાં તમે મારા પણ કરો મો તો નુકસાન થાય જુઓ ને પછી મોડું બગડે ને તે નુકસાન કરે શું સહજ ભાવ રે તો વાંધો નહી એમ એનો અર્થ કે સહજ ભાવ એ પછી સમજાય બધું હવે હું અવિનાશી છું છું પરમાનન્ટ સનાતન શાશ્વતો અવ્યય થયું મારામાં કઈ વ્યય થઈ શકે ઓછું થાય નહી શરીર તો પછી મરતી વખત ખલાસ થઈ ગયો હોય શું હે આવું શરીર હોય પણ મરતી વખત પાવતર થઈ ગયું વ્યય થયા જ કરે સચિલા સૂક્ષ્મ છું કેવળ નિર્વિકલ્પ જ્ઞાન વિકલ્પ એ તો હું ભૂપેન્દ્ર જેવું પૂછતા રહ્યું તો ખબર પડે કઈ જવા ઝીણી વાત બહુ ઝીણી વાત હતા અમૂર્ત એટલે મૂર્ત સ્વરૂપ નથી આ અમૂર્ત એટલે દેખાય આખે દેખાય ઇન્દ્રિયો અનુભવ મારો એવો નથી અમૂર્ત છું એટલે આરુપી છું અને દાદા ટંકો છે બરાબર છે શું માન્યતા જ્ઞાની પુરુષ ની પણ માન્યતા સુધી કોઈ બાધા પીલા કરી શકે નઈ આ શરીર કાપી નાખે અગ્નિ થી બાળી મેળે પાણી થી ડુબાડી દે અને કઈ વસ્તુ કદ ના કરે અને હું અક્ષય છું આ જમ કે ગયા જમના જે આપણા આવા સંસ્કાર પડ્યા હોય કે જે એ હોય એ આત્મા જોડે ફરી બીજા જન્મ માં જાય બીજા જન્મ માં જાય આપણે કઈ સારા કામ કર્યા હોય કે જે હોય એ આત્મા બીજી જગ્યા જાય બીજા ખોખામાં પ્રવેશ કરે ત્યારે એની અસરો હોય નવા ખોખામાં હા આ રીતે તમે જે તે સારા કામ કર્યા લોકોને અબ્લાઈજી કર્યા લોકોને હેલ્પ કરી મહારાજ સેવા કરી ધર્માદા કર્યા બીજું કર્યું ત્રીજું કર્યું એ બધું કરો અને પછી મહારાજ ની સેવા કરો તો એનું ફળ આવતા જ મજા કેટલા કરતા અત્યારે કેટલા કરતા હશે બઉ નઈ તેથી આ ક્રમિક માર્ગ બંધ થયો પણ કાયમ ફરિયાદ કરતું હોય તો પછી એ તો આપણું અક્રમ છે તો હા મન વચે ને ગયા ની એકતા હોય ગણા દોન ના આપવું હોય મનમાં ના આપવું હોય વાણીઓ બોલે મારે આપવું અને વાણી થી બોલે છે મારે આપવું છે પણ અપાતું નથી એનું ફળ મળે આપ્યા બરાબર ડેરા શરમાં જ એને એક માસે એક જ રૂપિયો મૂક્યો અને બીજા એક સેઠિયા નોટો નાખી નથી માટે તમારા ત્યાંની કિંમત નથી અહી તો ભાવની કિંમત ભાવની કિંમત જીતરાગો નું ઘણું થઇ જાય પણ તે કેવું મન થી આપવું છે વાણી થી આપવું છે વર્તન થી તો એનું ફળ તો એને દુનિયામાં નાખેવાયું છે આપડે મન રાજી ખુશી તો ચાલે એવું કરે ઘણા લોકો કોબાણ થી આવે કેટલાક તો મારો આપવા જેવું નથી પણ આપડું નામ ખોટું દેખાશે તું ફળ મળે છે એવું આ બધું ચિત્ર ના હોય મારી